કારણ કેધરું શું કર્યું બધા લોકો તમે આ વાત પછી બે જણ ભાઈ ભી વળે તારે શું થાય તમે તમે કરે શું બોલે છું બોલે હું જતો ગધું બધા ખબર પડે આપડે સાયન્ટિફિક જોઈએ આ બધું લોકો એ બધું છે તે બધું ધર્મ છે એ વિજ્ઞાન નથી ધર્મ છે એનું ધર્મ ફળ શું મળે ત્યાં શું નહીં મળે સ્વતંત્ર થઈએ ત્યારે આપડે દાડો આ તો સ્વતંત્રતા કઈરા છોકરા છોડીઓ મોટરો બોટરો બધું હોય સુખ હોય પણ ખરું સુખ ના કેવાય ને ખરું સુખ તો સ્વતંત્ર ખોટું દેખાય આપડી જાતે કોણ છે આમ ક્યાં સુધી ચલાવીશું આપડે તમે સમજાયું તમે કેવું શીખી લાવ્યા છો ચિંતા વિનતા થાય છે કે ઘડી વાર ગમતું નથી આપડે રક્ષણ કરીએ તમને પોતે ભગવાન અને જો આ દશા જુઓ પોતે જ ભગવાન સ્ત્રી રૂપે કેટલી ઉપાધિ ભગવાન હું આ બહુ બોલો બાયડી છું બાયડી જ છે ને કેવાય નઈ બોલે સારું લાગે ખરું કેટલું અપમાનજનક લાગે ના લાગે કોઈ કોઈ આત્મા સ્ત્રી રૂપિયા પુરુષ રૂપિયા જ નથી ખબર પડે અતો અવસ્થા છે અતો અવસ્થા ઉત્પન્ન થઈ ગઈ તો કોઈ જાડો હોય કોઈ પાતળો હોય એમ તો હોય કોઈ નીચો હોય કોઈ ઊંચો હોય કોઈ ધી હોય કોઈ બધી અવસ્થાઓ છે કાંતે બધી ટેમ્પરરી છે છે છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ સે ઓલ ધીસ રિલેટિવર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ રીઅલી પર્મેનન્ટ તમે રિયલ માં કોણ છો એ જાણતા નથી કામ કરું છું કેટલા કેટલું આપડે તમારા બાબો લઈને આવ્યા હતા પૂછ્યું મધર થયું કે શું મોટા મધર બદલ પડે તો પચંદ થયું બધું નઈ સમજ્ફા ચાલશે તમારે જેટલું આપી શું આશીર્વાદ આવજો મુંબઈ હમણાં અહિયાં આવ્યું છે તો પછી ભેગા થઈ ગઈ છે ગમ્યું સારું ગમ્યું સગવડ સારી છે ને માણસ બીજું શું જોઈએ કારણ કે આ સત્સંગમાં હું તું જ નથી હું છું હું આવું તમે એવું એવું નથી એક જ છે હું જ છું છે હું તો ની પાછળ નથી ને આપડે બધા એક વાત